મટલ તમારી મટલ પર હાર્ટ પર અસર થાય રાખવું ત્યાં રાખવું આપડા હાથ ને નુકસાન કર્યું બીજી ચીજો બઉ ખાવાની નઈ ઓછી ચીજો કેટલી બી જાત જાત ની મીઠાઈ બની જાત જાતના બોલ્યાનું ફળ મળે છે અવરું બોલ્યા નઈ તેનું ફળ સિબંદર સામે બહુ મોટું ફળ મળે છે હવળામાં પછી ઉત્તમ ઉત્તમ મારે અમુક અમુક માણસ ને હું ભેટ આપી શક્યો દર રોજ મહાયજ્ઞ થતો કે અહીંયા બકરીજમાં દર રોજ મહાયજ્ઞ થા હા યજ્ઞ ચાલુ છે રોજ 22 થી 23 માં સદમે છે ચાલુ કે આ થાયો નાસ્તાઓ બધું ચાલ્યા કરે સતી નારી આવી જે જય સતી રાજા આવો જાનવરો ના દુઃખ હોય ભૂખ નું એ કાપુરું ખાવાનું ના મળે અત્યારે કોઈ બાઈક મારે કોઈ એમ કોઈ ચિંતા બીસે ચિંતા આ રીતો નથી ઇન્ડિયન નિરાશ જગ્યા ચિંતા એ તો થોડીક વાર ઘાસ કેટલી ઘાસ દસ મિનિટ બોલે જાય પછી અને આપણું તો હોળી હરકી થયું તલ્યાજ કરે ઇન્ડિયન હોળી કઈક ઉપાય જોઈક ને બેનો કશું ઉપાય ના કરવા પડે અહી આવ્યા છો કેટલી હા કેટલી ચીજો ઘરમાં તમારે ઘર માં જોવા લઈએ ને તો વસ્તુ એટલી બધી ચીજો પૈસા ડોલર જ વેર્યા હોય એટલું બધું જોવા शांति एक शांति शांति शांति हैांति के मैरे तो तो आप सौ दो करवो करो करविए અઠવાડિયામાં બે દડા સંપૂર્ણ શાંતિ મળે અઠવાડિયામાં બે દિવસ પણ નથી મળતી પણ અહી બે દાડક કરી આપી નથી ચિંતા બે દાડા રજા ના હોય ને રજા તો બહુ બહુ આવી પછી કકડા આ ધંધો જ એવો છે કે બે દિવસ રજા મળે એવું છે આ ધંધો છે કે બે દિવસ રજા મળે એવું છે હું મટલ વાળા તો જ ઉતર્યો છું બોલાયો છે મોટલ કરો પુસાદ કરવાનો ચાલુ જ હોય એટલે કે ચાલુ જ હોય પુસાદ તો પછી ચિંતા બંધ થઈ જાય પુસાદ કરો ને बंद नहीं सफल पूर्व नहीं, पुछात ते नहीं एक, है। ते नहीं, एक है। नहीं करता है जो प्रसाद करे ल હા તેના માટે પૂછું છું આપડે જાણવાનું છે જાણવાની જરૂર છે કે આ સારદ શું પુરસાદ શું કેવી રીતે ચાર છે કોણ ચલાવે છે આપડે કોણ છે આ બધું શું છે જાણીએ નિરોડ આવે નિરો આવે जात ना कर નથી કે કોઈ શું નથી આપણે એક જ છીએ બધા ગુજરાતી મારો ઈચ્છા છે એટલે મે ચાલીસ હજાર મારી પાસે કામ શાંતિ વાળા છે તો પછી તમારા પણ વાત લાગે હોક અત્યાર સુધી માં જાતે જ ઉઠિયા માથે ઉઘડી મેઘડી ગઈ કે તમે ઉઘાડી જાય એની મેરેજ ઉગળી જાય ત્યાર પછી ના કેવા જેવું થયું કારણ કે કોઈ માણસ ઉઠાડે ને આપડે ઉઠીએ કારણ કે ઢોર ને ડફળું માર્યા જેવું જ થયું હા એવું નહીં પણ એ તો કુદરત નો નિયમ છે એ ઉઠે છે ને કર્મ ઉદય પૂરા થાય એટલે સમજાવું પુરસાદ ને હું પુરસાદ કહીશ ને તમે પુરસાદ પછી સાચો પુરસાદ શીખ્યો પુરસાદ મહા ખબર જ નથી ને સમજ ને એટલે પછી તમે ઉઠી ગયા ઉઠી જવાયું કે ઉઠયા તમે બ્ર પૂજા કરી બ્રશિંગ કરવા જાવ બ્રશ ખોઈ ગયું અને પેલું એ ને થઈ ગયે છે તમારું સ્વતંત્ર કરો એ પૂછાય બ્રશ છે તો તમે આ કરો છો બ્રશ ના હોય તો थे थे एक, वात तो मैं देख्या देख्या। एक ध्यान करें बीजे दू सारू ध्यान करेद मैंने कह रोज करु छू ત્યારે સારું થયું રોજ પાંચ કલાક કરો છ આ પાંચ કલાક પછી ચોથા દર ગયો ને ત્યારે આ કેમ ધ્યાન કરતા નથી તારે બોલ્યા નહિ કશું વામમ કરવા માંડ્યા એ આમમ કરવા માંડ્યા એ બોલ્યા નહિ એનો અર્થ શું કે છે ધ્યાન કેમ કરતા રહે આમમ કરવાનો શું અર્થ કેવા મળે તબિયત નથી આમ ગપુ તો તમને કેમ લાગે છે તું રિલેટિવ છે રિલેટી બીજા સહયોગો સહયોગો હોય કાર્ય થાય એ આપડે પુરસાદ પુરસાદ છે પુરસાદ તો અત્યારે થતો તમે કોઈ માણસ અપમાન કરે સંતા રાખો એ ગુસ્સા અને બીજા નિમિત્ત છે જેથી કરી રાખો એ પુસ્સા કેવાય અને ઉગ્રતા રાખે એ પુસાદ કહેવાય ગુસ્સો થઈ જાય તો પેલો ફોટો પુરસાદ અવરે રસ કરો પૂછા નુકસાન કરનારો લઈ જનારો અમેરિકા પર રહેવાનું બધું ક્યાં કરવું ખબર તો પછી આપડે અમસા નજીક ના હગાર હોય તો બોલાવી ખરે આવો પછી કહે ને અને પછી આવો વધારે કહીએ પણ મનમાં શું થાય કેમ તમે વિચારણા પડ્યા તમે પ્રશ્ન પૂછો બધા ખુલાસાઇ જાગળ લખવાડ્યા છો ત્યારે તમે કાયમ નિશાંતિ કે કાયમ નિશાંતિ કાયા નું કોઈ જાત ની હરકત ના લાગે બધી ચીજ છે પૂછો આવે એ બોલું તમને સમજાવતો હતો પરીક્ષા કોઈ ની કરતા નથી આપણે તમને કેવું લાગે કોને બધું લાગે તો ખરું બનાવો તમને લાગશે ને આપડે ક્યાં પરીક્ષા લેવાની છે આગળ વાત ચાલીએ ને ફોન પાડી તમારે જાણવાની ઈચ્છા હોય તો ના ઈચ્છા હોય તો હું કઈ નથી કે તમારે બોલ બોલ કર્યા પડે ભાઈ જાણે ઈચ્છા હોય તો એવું વાત કરવું નહીં તો કોને સારું નઈ નથી ધ્યાન માં આવતું કોને બનાવ્યું એ ચાલ માં સાહેબ નઈ અમારા ક્રાઇસ્ટ કહ્યું છે જયારે વાર્ષિક તો તત્વચિંતકો ને જે બહુ વિચારે હોય તેને માટે વાર્તિક બીજા લોકોને આખી દુનિયા તો જાણવાની જરૂર નથી કારણ કે વિચારી જ નથી એ લોકો એમને આવતું આવી ગયું કે ભગવાન ક્રિએટર નથી તો પછી આજ તો લઈને કોઈ પૂછનાર ના રહી ભગવાન એ બીક રાખી છે ક્રિએટર ભીક સારીક નહીં સમજો માટે ખબર નથી તમને ખબર છે ને શું તમારું નામ કેમ લાગેલિંદોવિંદ માય ને બીજા આ તો ઓળખવા માટે સાધુ ના થયું લોકો એ કે ભાઈ અહિયાં સંસાર વ્યવહાર માં આપણે કારણ કે બે એનું નામ પાડો કે ખરેખર તમે કોણ છે ના જાણવું જોઈએ ખરેખર મળી ગયું છે એવું કહેવાય જ નહીં my name is marik not i dal naam se ben kamal kamal the khare khare kamal said my name is kamal not i kamal you right. are not life right of anybody kamal said right. so... kamal le jaai jaan upar se nahi jaan upar ચાલશે નહી એ જાણતા નથી તેનું જે ના હું ના કહેવાય લાગેવાય હું મરી બી છું એ તો આપડે મારું નામ મારું પણ ખરેખર હું મરીભી છું એવું બોલો ચીટીંગ કેવાય તમને કેમ લાગે તમે ચીટી નીકળી જાય ને પછી ચીટીંગ કાઢી નાખ્યું છે ચોક્કસ પછી હું સારી રીતે પાડી શીખાય બે લાખ ડોલર નો દાવો કરવાનો એવી ગેરંટીનું જ્ઞાન આપ્યું શું કયું આ પાસે ગેરંટી હોય નઈ હતીસ છે મારે જોઈતી હું તો કોઈ ચીજ દેખારી નથી આ દેશ નો માલિક નથી તો આ દેશનો ઉન્નતલ નથી ભગવાન એમ કે ભગવાન બોલે ને તો પછી આ જવું છું ને એવું બોલે છું અઢી અઢી ભગવાન બોલતા નથી ઓરિજિનલ ત્યાં બોલે શ્રોતા જ શું બોલી લેવી છે સમુદ્ર પર એવું હું કોણ છું ને કોણ આજે क्या बोलता है देन ये जानो देन हमारी एकर गांव में बड़ी मतेलो बॉडी क्रिएटर ऑफ दिस वर्ल्ड माय रियल वेपैन द वर्ल्ड इज इट्स पज़ल इटसेल्फ सेल्फ का बोलते हैं હવે આ પ્રજલ નો પાયલોડ તમે સોલ્વ કરી આપીએ ના થાય તો બધા થાય છે ઊભો થાય કે ત્યારે જ્ઞાન હજુ થઈ કે આમ છે બહુ ઊંડી વાતો છે યાર આગળ બઉ ઊડી વાતો છે અનંતવતાર જે ખોરે છે અનંતવત સાધુ કરે છે મરી બરોબર છે ધામે તી ગઈ મળી કોઈ પંચાય કે માલિક હું જાણવા માટે જ આપડે હિન્દુસ્તાન માં અવતાર હોય છે એટલું જ જાણી સેલ્ફ નો એટલે સુધક એને દુખ હે નહી પછી ના <laughs> મૂકી આ લીધે ચાલે બધો હિસાબ ગોઠવેલો જ હોય તો બધું આયા કરેલું હિસાબી દાડી માટે કે પાણી નોટું પડે દાળી ઉગાડવા માટે પાણી છોટું પડે કોઈ મારે આવડે દાડી કરી પાણી છોટવું પડે બધી થયા કરે બધું આપણે ખાવા ખાવાનું પેટમાં નાખીએ નાખવાની ચિંતા કરવી પડે મને બી રાત માટે બધું નથી બધું જતું રહેશે ક્યાંય અલો થઈ જશે ખબર ભગવાન કોચ નથી બેઠા છે ભગવાન ઓળખાણ નથી થયું ખોટ છે બહાર ખોલશે નહિ ભગવાન ઉપર તો બાપો નથી કોઈ ના સાયન્ટિસ્ટ કહ્યું મારી પાસે ઉપર છે ને ભગવાન પ્રોપર્ટી ઉપર તો બધા ફરી આકાશ છે સાચું એડ્રેસ આપો ગયા છે ભગવાનિઝિબલ સવારે મારી ઇનવિઝિબલ એટલા બધા ક્રિએટર છે વિઝીબલ ક્રિયા છે ને અહીં વિચી બોલે છે શું છે એડ્રેસ જોઈએ પછી ગપ્પુમાં એ કાગળ તો લખો કઈ લખો કેવા લખો એ જો આજ્રેસ છે આની અત્યારે કાગળ લખીએ નહીં હા તો જીવડા મારતી હોય ઉપર છે કે એને મારવાનું બધે છે આપડે બધું લઈ ને આયા છીએ તે બેંક માં બે બેંક શું કહું ત્રાર અને પૂછકાર થયું શું લઈને શું થાય છે વાણી ના સહયોગો પર્ પરાધીન છે સંજોગો ભેગું થવું એમ એ કરે આપણે આપણે આપણે હાવ ટુ રેગ્યુ એને રેગ્યુલર કરતા જવાનું ખબર આપણે એની પર કરવાની શું જતી રહેતી લડવાનું નહીં અને તમને એ રિયલાઈઝ હું ધ્યાન કરાવી પછી પછી ના આડે આ સીટિંગ બંધ થઈ ગયું બધું મારી મોટેલ કે છે ઓહો ઓહો ઓફો મોટેલ ના ઉપાય કરવા આવે એનો ઉપાય કઈ કરવો છે ઉપાય તો કઈ કરવો પડશે ક્યાં નું ગોઠવેલો ગોઠવણી કઈ કરી છે અહિયાં જ્ઞાન કેવાય ઘણી વાર ગોઠવેલી તું આપડા થી રિહાય લક્ષ્મી વચ્ચે કરવું હોય તે કરે શું એનો જે કાળે જે કાળે જે લખાયું તે જ પ્રમાણે થવાનું નથી કરી બતાવો ના કરી થાય જ ને એમ કે ના થાય એ પછી લકી આવે એટલે સંસાર બધો બગડી ગયો વરિષ્ઠ એટલે હું તને વરિજ કાય નો માટે કઈ નયા ની માથે પછી તમને એમ સંસાર થાય પાપ બધા ભગવાન હાજર થાય ને હાજર થાય છે પાપનું કવર ઉડાડી દે ત્યારે થાય ઘણી વાત કરી હતી મને તમે ભગવાન હમારિયા બધા શીખ્યા દેખાય છે ને અશોક ચારે કેમનું છે સપડાટ નથી ચિંતા કરી દાદા આખો દાડો રહે છે દાદા ભગવાન તો હું આમ કરી બોલું છે એ ત્રણસો સાત ડિગ્રી ના છે મારે ત્રણસો છપ્પન છે હું જ્ઞાની પુરુષ કે ઓછી છે તમારે બોલવું છે કે ના બોલવું પડે બોલવું જોઈએ મારે ત્યાર છૂટે છે તેટલા હારું હા છું દ હું હું આવું બોલ છું ને તમને બધાને શીખવાડું છું કારણ તમારે તો મારે ત્યાં આવી ગયું છે પણ તમારા થોડીકડી વધારે છે ને મારા ડિગ્રી અમારી ઓછી તમારા કરતા તેથી ઓછી છે તમે અનુમાન કરો ખરો તમે કોઈ ખરો તમને આતરો શું લાગે છે મને તો અધૂરા પડે એટલે તમારી પાસે આવું પડ્યું ને ઘણા લેવા જર્મના ત્રણસો ને સાત માંથી અડધી હશે મારા માં એવું બોલું છું કયું ડિગ્રી વગર તો મનુષ્યમાં હિન્દુસ્તાન માં જન્મ ના થાય હિન્દુસ્તાન માં જન્મ થવો મહાન માને કોણ આપણો સમાજ અમેરિકા માં જન્મ થયેલો હોય તેને એ પણ આપડો ઇન્ડિયન જન્મ થયેલો હોય તે પેલા ભલે એટલા હોય દીકરી એટલા હોય પણ અમેરિકન અમેરિકન તમે તો હિન્દુસ્તાન માં જન્મ થયો બસો ડિગ્રી મજૂરો પણ હોય તેના લેબર પણ બસો ઉપર હોય શું ડેવલપ છે તમારું અમેરિકન તો દેખાનું પડે ભાષે ભાઈએ બુદ્ધિ આ બધું આવડે નકલ બકલ બધું કરતા એનું બધું ફર્સ્ટ ક્લાસ રૂપા ના આંતરિકમાં નિકાલ ના આવે અને આપડા જોડે તો અસિધ નિકાલ કરી જોડે રે રે જોડે આપડી સ્ત્રીઓ પણ આર્ય આર્ય સ્ત્રી છે એમ નારી નથી બંદૂક ધરીને જતી રહે બંદૂક ધરીને જતી રહેતી રહે ની એનો અનુભવ એમને એક છોડીને આનંદ મળ્યો ત્યાં તે બાજુ પ્રયત્ન કરાય શું કેવાય એમનું એમના અનુભવ અનુભવ એમને જે થયો એ ક્રેડિટ કેવાય કે ડેબિટ કેવાય મોટલ મોટલ નો અનુભવ મોટેર માં એકલા બીજા કેટલા ખાતા રેર કેટલા જમે છે તે મળવાના છે મળવાના છે આ તો મોટર લઈ ગઈ નઈ તો વીસ હજાર ડોલર આવતા હોય મોટર લઈ જાય છે જયારે જવાના થશે ને ત્યારે કઈ ને કઈક મળી આવશે જયારે આવવાના થશે ત્યારે કઈ કઈક મળી આવશે જવા આવવાની ચિંતા મનોબળ તૂટી ગયેલું છે શું થયું છે મનોબળ તૂટી જાય માણસ શું કરે આજે એ ભાઈ ને રહેવું પડે એના ભાઈ એવું મનોબળ ત્યાં ડગે નઈ એવું કેવું બધા ને આખું જગતદાર દિશા પણ એવું પુણ્ય હોય નઈ કે માત્ર ભેગો થાય શું કિલ હોય મા પેલા બે હજાર પેલા ગઝા માં એની લોટરી લાગી જ્ઞાન પછી तो एम के पे भोग कहू ज्ञान पे आगने समझाई गजवा कपाई गया तोटरी ला कहवाटरी लागी पच्चीस हजार मोटर खाई पच्ची के पच्चीस हजार नी लॉटरी लाइव ना कहवाटरी એમને ખોબ્યા ને પચીસ હાજર એનું નામ ત્રાર બે બાદ એક આપવાનું અને લઈ લેવાનું ક્રેડિટ રીતે થાય ત્રાયદ ડેબિટ ના થાય એવું કરવું છે કરવું છે હા એમાં એવું કરી હું કમાયો હું દસ લાખ ડોલર હું કમાયો કોટ ગઈ તમ ગાલી એવું બોલે બોલો તે સીધા કે વાંકા છે तब नई करते भगवान शु कार्य कर जीव मत अंदर रही ने पोते ने तो प्रकाश હું તો તને પ્રકાશ અને તને આ ના ગમતું હોય આ સંસ્થાની રણછત ના ગમતી હોય અને આ ભૌતિક સુખો તો ના જોયે ભૌતિક સુખો ના જોઈતા ભગવાન વાર માં અંતવારું ખરું ને કે કાયમ સારા એવું છે No, it's not me, né?